ધ્યાન થાય એટલે પછી ગતિમાં જવું પડે બરાબર દેહ તો બળી જાય છે આ કાપડિયા દુકાને જાવ છો કાપડ ખેંચતા નથી કરે કસરત કરે છે ચાલી મીટર તો ચાલી મીટર આપી દેવાના છે તારું તને બરાબર છે संसारिये नी सजा। जीवने भुगवी परे अरे ये तो, तो मनस मरी जाए के પારા જેવો દેહ થાય પારો પારો હોય છે ને પારા ને પેટ દેહ હોય તો કાપી નાખે બીજું જીવે લાઈ ભે દુઃખ થાય પુષ્કર બધું થાય મરી કર્મો લઈ જશે કર્મો લઈ જશે કોણ કર્મો ભરી તમારી ઉપરી છે આપણે જેનો કર્મ ને માની આપણો ધર્મ કર્મ ને પેલા માને છે પછી કર્તવ્ય પછી પુરુષાર્થ કર્મ કરો અને રોટલી ખાઈ જાવ છો અને પાછા જવું પડશે આપણે એકલા આવ લઈ લે છોડી જવાની રાઘદેશ ને ત્યારે ગુનો રાઘદેશ વાળું બોલે તો ગુનો અમારે રાગાઈ નથી દ્વેષ નથી ખબર પડે ને એનાથી આ કે જુલાબ કડવા તેથી લખ્યું છે તમને કડવા ગમે થોડું એક મુર્ગી ખાધી છે મુર્ગી ખાધેલી આગત ચા ના ને શું વાંધો મકા નથી ને હિસા નથી ને બધા રાતી રાતે એટલે આપડે કઈ કોણ છે કયો જરા ગુમ પાડીએ ની ભારે લાગે છે થોડું જોઈએ મોટો ધંધો કરે ધંધો બીજ નથી થોડું હલાવવાનું બીજું કઈ આવતા આવતા શું થશે તમારું મિત્ર વિચાર દરેક ધંધામાં આશાદ રાખે વીસ ટકા આપણે આપી દેવાનું સામાન નું લીસ્ટ લઈ દેવાનું ચોખા ના ભાવ જે પાંચ રૂપિયા ભાવ વધતો નથી ડુંગળી તમારે એને દોઢ રૂપિયા કિલો લાવી રૂપિયા છે ડુંગરી દેખાડું કેવું પડે કારીગરી કરી છે આટલી બધી અહી આટલી બધી વારીઓ છે એટલી બધી વારીઓ છે તાજું શાક જેટલું જોઈએ તમે લઈ લો કેવું સમજીને લુટાવું આમજન માં સમજી નઈ આપણે જવા દઈએ કે સારા માણસ છે ખુશ કરી નાખીશ બાર પેલા કાકા ને બોલાવીએ કઈ નાખે છે ગમત કરીશું આપડે કઈ આરતી ધ્યાન નથી એટલા માટે તો મારે ઊંડતું ભગવાનની કૃપા કહે અને બુદ્ધિ ફરે એવું લખવું એવું પડે છે આ બુદ્ધિ ફરે તો સારું નહીં કેવા અવતાર થાય બિચારા આવું